અને આ સર્વે વાત કરી થોડીક છે પણ એમાં સર્વે વાત આવી ગઈ અને આ વાત જે રહસ્ય છે આવી રીતે જે અમે વાત કરીને સાંભળી ને તે વાત ભગવાન ના ભક્ત ને દ્રઢતા હોય તેનો સંગ રાખવો તો એને આ વાત ની દિવસે દિવસે દ્રઢતા થતી જાય અનોસુમ બડા કો પેનું રખવું જેને આઈ દ્રઢતા થઈ હોય એમ કોઈ દ્રઢતા આત્માના જ્ઞાનની અને પરમાત્માના જ્ઞાનની બોલો થઈ ગઈ છે ને આ કેસા બચાવ દેખાનો હોય તેમ જ્ઞાનમાં દેખાવા ના પડું હમયા માયુદ આયુદ આયુદમ આ થઈ બેય હતી હે થઈ બેય હતી સંગ કરવો તો આવવા નો કરવો તો દાય આ જવેરી લોકો છે એનો સંગ કરો એટલે સોનું જવેરાત ના ઓળખતા શું પણ ઓલિસા ના વેપારી રાખો તો સોના ની ખબર પડે ને ઉલસા થાય એટલે આરામ બીજું કારણ છે સોનું આજે શબ્દ જેવું થયો બસ આનંદ આવી જાય પણ કોર્જ માંથી કઈ આનંદ આવેલ થયા હવે કે આત્મા પરમાત્મા થાય ઝવેરી નો સંઘ રાખે ઝવેરાત ઓળખાય પણ જવેરાત નું સંબંધ ઝવેરી નું ન રાખે તો એ જવા જવેરાત નું ઓળખે કેમ એમ કયું ભગવાન ના ભક્તે કે નો જોગ રાખવો તો કે આનો જોગ રાખો આપડે બરાબર રાખ્યું છે હવે મુખ્ય થાય વિચાર તો કરવો જ ને દરેક ને અમે તમને ભાઈ પડાવી દીધી વેલા ઉઠી ના આવ્યો ને આવ્યો આ દરવાજે થી દરવાજે નીકળી ગયો એટલે આ ભગવાન નું સબંધ થાય એમ આમાં શું કઈ આવવાનું જો ઉઠાય તો થાય એવા ખોલવા જોઈએ ખોળવા જોઈએ નાગર બેઠા હોય અહિયાં બેઠા નથી આવકાર બંધ થઈ જાય આપણે એક નાખીને એક પદા પાર્ટી માંથી મૂકો જાય આવે ને આપણે સમજવાનું છે ભગવાન ભગવાન ના સ્વરૂપ નું તો ભગવાન સ્વરૂપ માં મહિમા તો ભગવાન સ્વરૂપ નું જ્ઞાન એમાં શું જ્ઞાન જ્ઞાન જો નું મહિમા ભગવાન બે ભાગ ત્રીજી વાત બોલી અને સ્વરૂપ નું જ્ઞાન સ્વરૂપ નું જ્ઞાન આજે કોણ સમજાવું છે અને કોણ સમજવા બેઠું છે અને પેલા દાડા પ્રશ્ન એ કેવી રીતે સ્થિર થાય અને આ દુકાન ઉપર તો કોઈ નો સમજાવે કઈ અમલદાર અધિકારી ની ઓફિસે કોણ સમજાવે ના સ્થાન એથી જુદા નથી હવે આ ટૂંક માં કઈ દીધું અત્યારે તો ધર્મસ તત્વ ની હિતમ ગુહાયા તેથી વ્યાસજી લખી ગયા પાંચ હજાર વર્ષ પેલા કહ્યું કે ધર્મ ધર્મ નું જે તત્વું પડ્યું છે અને કેમ જોવું આપણે એ અંધ અંધારું ખસેડવાનો પ્રયત્ન કર્યો પેલો ઘોર અંધારા માં લઈ ગયો એ આપડે હલતા ચાલતા લઈ લીધું તો ભાગવત ખોટું હોય તો આપણે જીતી ગયા ધર્મ એટલે ગુફા એટલે ઊંડા માં ઉઠી સૂર્ય નું કિરણ પાડતું નથી એને કેવી રીતે જોવું ક્યાં પડ્યું પ્રાણી માત્ર ને આમાં પડ્યું બહુત કાલ કરે તો સત્સંગે સંશય કાપા બહુત કાલ એટલે શું બહુ કલાક નહી બહુ કાલ એટલે યુગો અહિયાં જાય જયારે આજ્ઞાન થાય જિંદગી જિંદગી બતાવા દે જિંદગી નો સવાલ નહીં જીવ કેટલો પાછળ છે આ માર્ગ થી એને જોવે છે જ પણ ઊંડા જોવું તો દેખાય ભાઈ આ ઈશ્વરે જોવા આપી છે જોવા શું સુધરવા જો યાદ કરું તારત આ જ પડે ત્યાં બે કલ જોવા જેવું છે નથી જોવા જેવું તારો ને તારો બીજાને થયા કરે ભલે માણસ આ કોઈ ને બોલ અહી આપણને આત્મ પરમાત્મા ના જ્ઞાન ની કરો એ ક્યાંથી મેલ ખાઈ ભાઈ મારી અને પછી અનાગુરું અગ્ર થવું છે જયારે આ તમારું કયું કરનારા એને તમે ન શીખવાડો તો આને તો શીખવાડો એને સેવાનું શીખવાડો એટલી સેવા છો આટલે તો તમે સેવા કરો પણ એ તમને સેવામાં થતી નથી જે તમારી પાસે અમારે કર્તવ્ય જોઈએ એ કર્તવ્ય તો અમે સાધુ શા માટે થયા જગત છોડીને સાધુ શા માટે થયા કઈ તો વેચાણ કરવો પડે ને ગમે એટલું તમે સાંભળો ને કઈ લે નથી એટલે એટલું તમે સમો તમારા જોવા જ ને હાવ ખોટો જિંદગી કાઢે છે આગળ જ્ઞાન બધું થઈ જાય જ્ઞાન પણ એમાં રોકાયું છે કોણ આવી જવું છે ના ના તારા બિહાર આવી જાય દુકાન ઉપર જાવ ને પગડે પહોંચતા યાદ આવી જાય ની દુકાન એનું ઘર એનું કઈ દેખાય લાડુ આવે આનંદ આવી જાય આ બે વખત હોય એ કઈ બોપર અમારી આંખે દેખાતો હોય ને આજે ખૂબ કરી એને મન માની ક્રિયા થઈ હોય હવે કોઈક ની ચિંડી ના કરે હોય એ કઈ વાત શું એ પૈસા બુલ જાય સાધુ થયા પછી મન ધારા પણ એ કોણ પડતા હોય ત્યાં સુધી સાધુ થયા જે વસ્તુ છે એને માટે તું કરો પણ અલગ કેવી કારણ છે અભ્યાસનું ક્યાં અને ક્યાં છે નાના કોઈ ચિંતન કરે તો ખરા એકની ક્રિયા જોઈ લો મનધરી કરતા એક ચિંતુ મતલબ બધું પડતું મેલી ત્યાં જોડાઈ ગયો એવું કોઈ તરત ઉતરી જાય તમારાખાણ કરે આ તમારા વખાણ કરે એટલે તમને ખાતા માં નાખે તમારું મારે એટલે મારે જોખમ એટલે કરવું ભાઈ કરે ન કરું ને જ્યાં જતા હોય ત્યાં જાય મારી ઉપર જોખમ મારા મન ધારે ભંડાર માં જવું મન ધાર્યું મારી નું કરતા હોય તો એ મન ધાર્યું શિક્ષણ નું કરતા હોય મન ધાર્યું તમારી ઉભરી તો ને વિચાર કરજો એને આનો શંકર એવાનું કરો છો હોય મન કરે વિશ્વાસ અમે જાણતા હોઈએ હજી ગ્રસ્ત માં પાંચ મિનિટ લે અને એટલે આ તમે આમ બોલવા હોય હું તો ભાઈ રે માથે રે માથે બોલાવા જામ તો હવે શું થા બધા બની ગયા તો ભરી એ આણે આવ્યો તો કે બધી એને માટી આવવા કે ક્રિયા નથી થાય છે કોઈ કટવા કરે પણ બધી આપણે ખતમ થઈ આ દે જેલ માં મોરી જ કઈ જી છે ભગવાન આજે ભાઈ ગયો અને હવે મોક્ષ માર્ગ બગડે એનાથી નુકસાની કઈ મારી આપી તમને અમને ડિગ્રી આપી છે મારા એમાં લાગે છે કરે એને કોઈ જોબ નથી અને જોબ હોય તો નક્કી કર્યું બરાબર જે સેવા કરતો હોય છે એને મન તારી ફોડી પાડી છે એટલે કારણ રોજ ખાવો અને પૈસો વૃક્ષ નો જેને ખપે છે એને આખી પ્રકૃતિ બદલાવવી પડે અને ખરા પછી ભગવાન સાધુ માને સાધુ ને સાધુ માને મળે મારું મળે ભાઈ પછી કોલસા નો જલ્ કોઈ જોતું અને કોલસા ની દુકાને હોનુ મારે ક્યાંથી હોય તો અને પાછું અમે તમને ગોખાય તમારે નહીં એમ હોય તમે ખબર છે એટલા ચાલ્યા છે અને આ છે ને એને આશ્રમ છોડી દીધો આશ્રમ આખો છોડી દીધો અને હવે ખરા આશ્રમ માં આવીને પછી ભોજ ખાય એને નુકસાન તમે આશ્રમ છો જોકે ભગવાન ન રાખવા તો છોડ્યો જ કહેવાય ભગવાન શાસ્ત્ર જે ફાયદો પડે છે તમારે અમારે કચ્છ એનું અનુસંધાન નથી અને રંડી ને ભેલો જાય રા શબ્દેવા દીએ ને તમે આગળ વધો ખુલું મને હવે મન નો સારું કરે છે એમાં એવું થાય કે નાના હોય એટલે એને સતત બહુ પ્રેરનારો જઈ પ્રેરણા ન હોય એટલે એ તો નવરાત્ર એટલે મન નું ધાર્યું પકડાયું અને નવરા એટલે મન નો ધાર્યું પકડાઈ જાય તમારો કોઈ નો વાક નથી એ જીવ નો સ્વભાવ જ છે પણ એક નાના માના ની ક્રિયા બીજી હું છોકરો ભૂલતો હોય તો કોઈ ન કરતા એ જાગૃતિ નથી જાગૃતિ જ નથી એટલે જાગૃત નથી એ હું બતાવે એને એ ક્રિયામાં કઈ એ નથી જયારે ક્રિયા માં દેશ ને દીધ ભગવાન માં હોય કે આ તો ઠીક છે આપણને આપણે બધા લીધી સાધુ ના લેવા પાક લાગે પાડી વાડી કરી લીધી તમે દીધે જ રાખો ને મેં ખાધે જ રાખી કલ્યાણ થઈ ગયું બધા સ્વામિનારાયણ બોલાવી દો આ બે વાકું કાન આવવું એનો સંગ્રહ આત્મા અને પરમાત્મા તે વાત જેને જ્ઞાન હોય એનો સંગ્રહ આત્મા વાળો આ યુગ ની વસ્તુ થી થતો હશે પરમાત્મા વાળો તો થાય અને આપણે એમાં કલ્યાણ આત્મા નું જ્ઞાન નથી પરમાત્મા નું જ્ઞાન નથી અને પદાર્થ માં કલ્યાણ પણ આ અનુસંધાન આ અનુસંધાન કાજુ નાખી જાય મારા પાડે નહી કારણ કે તમે કરવા માંડો તો ઓળખી દાવી અમને તો ખોટી એટલે અમે તમને ધરામાં જ રાખી પછી કેવી રીતના સેવા બતાવી તે વાત હોય તો આ વાત અમે કરી આ વાત અમે કરીએ છીએ તે કઈ બુદ્ધિ ની કલ્પના કલ્પના એ નથી કરતા એમાં વકીલ ને ના ઉ વકીલ માં જરાયું કહ્યું તારે ઘી શું આવ્યું કરતા? લે એટલે એ મને દેખાય કારણ શું થાય ભગવાન મારી અજમાવેલી વાત ત્યારે ભગવાને અજમાવેલી હોય આપડે અજમાવેલી વાત હવે એના ખાના માં આપડે બે હાથ તમે પત્રી ખાતા ગયા તમને આ વાત કરી કારણ કે દિહી માં એવી વસ્તુ ઘર કરી ગઈ છે આગળ જવાનું સંપ્રદાય છે મૂર્તિ પધરાવી હશે હજારો માણસ માને કરે આ બધું જોગ છે પણ એનું જીવન તમે વાંચો કઈ પડે મન થાય પાપ કરીને પાછી મન થાય મનતા હોય આટલી આ સંસ્થા ઊભી થઈ હશે પૈસા વિના ઊભી થઈ પૈસા ને માટે ઊભી ખરીદ્યો કોઈ નો કોઈ લંજો અને ન બીજું એની ઉપર આંખ ન હોય કોઈ આંખ ન હોય શા માટે હોય હું મારા સેવા થવી હોય તો થાવ થવાય ને ન થાવ પણ મારા આત્માની નુક્યા ને હું સહન કરું અહિયાં એટલું બધું ચાલતું હોય છે પૈસા વિના ચાલતું હોય છે ત્યાંના ત્રીસ રૂપિયા લવાનું છે ને એમને ખબર પડે એમાં ક્યાંય જો મારી શિલક હોય અથવા મેં મારે માટે વાંચ્યું હોય એમ કોઈ દેખાડે આ આ આપણા માવા થયા તમને રાજી કરવા નાયે તમારે કોઈ વિચાર થાય તો ફરવા જવું નવા નવું હાલે જ નહીં મોટા કઈક આવડું છે કે હું કોણ છું ક્યાં બેઠો છું તેને અમને આવડા લોકો આપવા આવે છે હું મારા દેહ ને હવે માતા પડ્યા પછી તમે કઈ કરી દોષ શરીર ચાલુ તમે એટલા કામ હાલતા મારે માટે એટલે શું થાય હવે મારો ઉભા થયો ક્યાં કોઈ દીધી પણ આવું ચાર્જ ને બે હેરો લ્યો હું કોઈ બી ઉંચા નો જોઈ એ આપડું ગામે છે હમણાં ખુબ વિચારજ્યો કર્યું ભલે કૃષ્ણ મારા મારા બે વાત નું અનુસંધાન રાખતા થાય એટલા માટે જાગ્રસ્ત પાસે એને પાંચ પૈસા ની જરૂર છે એને મળવાની રાખે પોતાની કરીને રાખી હજાર ગાયું તમે તમારા ભાગ માં આવેનાર દેનાર વાત પદાર્થ નો ભારે યોગ છે મારા જે ડરતા નથી કારણ કે જ્યાં માણસ હોય ત્યાં જતા નથી ખરું સ્ત્રી બનતો સહન છેવટ માં એના કાળો જમ્યા આખંડો જીવ છીએ એટલે આપડે તો બહુ રાખે મારા પક્ષ માં પડે આપડે તો સહન કરવું જ પડે એ આપડે આ પારાયણો બધી કરીએ અતિ સન્માન કરીને પધરાવે છે તથા ત્યાં ત્યાં ભારે ભારે જાય માં આવે છે તથા ભારે વસ્ત્ર વાહના દિવ થાય છે એ છે પોતાના આત્મા સામે દ્રષ્ટિ કરીએ છીએ પરમાત્મા સામી દ્રષ્ટિ કરી એની જોડે આવતા છે મેં હું ગયા સર કરે ભગવાન ના મહાત્મા સામે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે સર્વે નું અતિ થઈ જાય છે માન સન્માન એમાં કોઈ ટેકા બંધાઈ જવાતું નથી પૂર્વદેહ ની જેમ વિસ્મૃતિ છે આટલું હું જરા ભૂલાય છું ને પરમાત્મા तो, तो वर्ताय अवश्य समझाइए श्री जी महाराज कृपा करीजा ने समझा सारू पोता वर्तन लय ने वार्ता करी અને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે એટી વચનામૃતમ એવી રીતે અંત્ય પ્રકરણ નું ઓગણચાલીસ નું વચનામૃતમ